સાચા સાચા છે. પોતાનું આપણે ગણી લઈએ સમયે સમર્પણ કરી દઈએ જે હયાતી માં હોય એને ગુરુ તરીકે માનો આપડે વાત થઈ હતી હવે અમે ગુરુ તરીકે તમને માનીયે માની મને શું પડે બીજા લોકો હું તો તમને અહી જ્ઞાન આપું એ જ્ઞાન માં તમારે મોક્ષ કરવાનું છું મળશે નઈ અને ગુરુ તારું શાક કરી ડબ્બો હોય ડબ્બો લમદેડ ના હોય એ હંગલ વગેરેના ગુરુને શું કરીએ પછી ના પણ છે તે અંદર આમાં થઈ જવું કે તમાર મગર તો ચાલતું નથી શું મારી પર ગુરુ થઈ બેઠો એવું કહું એટલે ઉઠો બેસ દો કોટુ થાય ગુરુને જો કર્યા પછી ગુરુ માટે ખરાબ વિચાર સતોના વિચાર ના આવો જો એ સુગઈ નહી તો કરવા નહીં બહુ જો ખમداری છે જો ના પણ જોખમ લેવા તૈયાર હોય તો જોખમ લેવા તૈયાર હોય તો ગુરુ જોખમ લેવા તૈયાર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 અને વિષય નાજ્વતા એ બે નાજ્વતા ઠીક છે પગડાવા માં ધોની આપણે પગડા ભઈ એમાં તો દે સેવા કરી કે મળ્યા તન કોઈ કે સમુદ્ર તો કોઈ દે ના નદી એ નથી દેખાતી એ ઘરી ગાડી ખરા ગામ થોડ્યા થી મળે થોર ખોરી કે ક્યાં ગાડી ખોરવા ક્યાં થી મળે કે થરવા કેટલા ભડો તમે તો હમણા ક કે બહુ ખોર તો તમને મળશે નહી કે ભારે કેવાય શું કેવાય ડાક્ટર ને વજનદાર કેવાય ને કે હલકું કેવાય ભારે ગુરુ બારેસાર સમુદ્ર આપણે બે હે તો ના રૂબે ગુરુ કિલ્લી કે છે અને ભારે એટલે અવશ્ય ડું ભાઈ કયું છે એટલે હા નથી આ કયુગ છે ને માટે જુ કહેવાય નથી યુગ નો ફેર ખરો નહી શું કરવું નહી તો બહેરી ગુરુ કહેજે ને પહેર નથી માત્ર સાર્થ ના હોય તો તું ગુરુ કરજ બરોબર માર્ગ આપીએ ટિકિટ કાઢી આપીએ પછી તમારી કઈ છૂટી અમને કોઈના ગુરુ થયા નથી એ ક્યાં થઈયા આ બધી ભંગડેમાં ગુરુદ્વાર થારે કેરાય તું જાણતો નતો તું ભી એટલે તો આવ્યો તો એટલે જ આવ્યો તો કેથી તું ભણે છે તું મારી અહીં લેબોરેટરી એની લેબોરેટરી છે લેબોરેટરી બેસી થઈ ગઈ ના બેસી બેસી થઈ ગઈ હા એ જન આાયન થાબડા સમજી લે બરાબર ગુરુ ગુરુ કરવા છે એ બધા ઘાટ વાળા કહેવાય ઘાટ વાળામાં કોઈ દરેક કોમ ના થાય અત્યારે કરી માં આવું ગુરુ બહુ ખોરી નઈ સ્વાય ગુરુ પડી રેજિ આપડે તો આવજે ને એક ના લીધું નથી કાલે લીધું છે બે ગારો બની જતો દેખાય ખાવા પીવાનું જોઈતું હોય તમારે અડધે નહીં પડવા દેવું શું ક્વા નહીં રાખવાનો અને એટલે પેલા નિવાસ તો હોય બંધા પણ ખા પીવાને શિષ્ય પાસે હોય તો પેલા ગુરુને આપણ ખાવા પીવા એમ કે ને તે કઈથી આપે શિષ્ય પાસે હોય તો ગુરુને ખાવ પીવા પણ એ તો કઈથી આપે કે છે મે તો માગી લાયને મે માંગ્યું હું તો મે માંગે રોમરી બાંધા પડીને જ ચાલ મરા ડાયન્સ માં પડ ગયા બધું જ્ઞાન માં કેસેલા સચ્ચિદાન છે ને ક્લેશ તો काढો જ પછી ડાયલ તારે ક્લેશ કરવો છે રિલેટીપાર્ટમેન્ટ નાખીએ રિયલ માં રૂબરૂ મળ્યા હાજરો હોય તો કામ થઈ જાય દીવો હરતો દીવો ગયો પછી પેલા ભગવાન બાગીરે હતા ને ક્યાં નતા એમને ગયા પછી માગી ના માથા ભરીએ શું દાળ વર તો જ્ઞાની પુરુષ થઈ ગયા પણ હવે જીવતા હતા તેને બધા બહુ દોસ્ત દેખાશે ડાક્ટર જાગૃતિ વધી ગઈ ને મે માણસ કરે એમાં તો પોતાના બજા નોકાર છે એટલે ગમે તે તે જાય પારકા મારી બે જણ કરી જીવા જેવું છે એવું છે અમદાવાદ બધા પૂછું એવું કે જીવા જેવું નથી પણ અમને પૂછજ સુધી તારે જ્ઞાન લીધા પછી પછી અડચણ આવે તો જમે બીજા જેવું છે પ્રભાકર પ્રભાકર નો જીવા જેવું નહી લાગતું કુતરા આવું બધું થાય એટલે પીવાનું મળે છે સોમરસ ના મળે દારૂ પીવે શું કરે સોમરસ કઈ તી લાગે દારૂ હવે દાદા એક પ્રશ્ન છે આ પ્રજ્ઞા એ કામ કર્યું કે બુદ્ધિ એ કામ કર્યું કઈક વાત થાય બુદ્ધિ દોડા થઈ તો બુદ્ધિ અજંપો પણ આપણે અજંકો થાય ને જે પ્રજ્ઞામાં અજંપો ના થાય થાય છે આપણ કેવા માંગી છે પણ ખબર પડતી આપણે ખબર પડવી જોઈએ અજવાળું થયા પછી આટલું બધું અજવાળું હોય અજવાળું થતા પહેલા મીણબત્તી હર એ વાત જુદી છે પણ અજવાળું થયા પછી મીણબત્તી જરૂર ખરી બુ થાય પછી જરૂર નથી તમે મન કહો છો મન બુદ્ધિ અજંપા વગર કિસ્પત જો બુદ્ધિ દોડાય એવું થાય ઇમોશનલ ઇમોશનલ રાખે ને સ્થિર થાય રાતે બે વાગે ઉઠાવે બુદ્ધિ પછી કશું બુદ્ધિ નો હતો નઈ બુદ્ધિ વપરાશા રહે બુદ્ધિ નાતા દ્રષ્ટા રહેવા ના છે ઉતાવળ થી શાક લેવું હોય તો તમને ચાર ઘેર ફેરવડા બુદ્ધિ ના દોડી ના તમને શું ખાતે ખબર પડે ને કેટલાક માણસો ભીંડા તો કેટલા એવા હોય છે હું જોઉં ભીંડા કોઈ મફત એના લે કિલો તોડીશું એક જ દુકા હોય ને ભલા માણસ ને તો બધી પુનૈ હોય કેવી હોય ઓફિસર નથી આટલા મોટા લેન્ડલો પેલા ચાર પાંચ મિન દેવા દેવા